બઉ લોકોને શું કે આપેલું બધું જ્ઞાન એટલે ઇલેવંત તો બધી વૃદ્ધિ ઓ પદ પર બીજું બીજું કરે ત્યાં કેમ કહે કે છે કે મહાવીર ભગવાન છે દરરોજ સવારે વીસ પચીસ મિનિટ ફિઝિકલી તો બેસાય છે પણ ધ્યાન માં શ્રીમદ રાજચંદ્ર કે પ્રભુ શ્રી કે મહાવીર ભગવાન ધ્યાન રોજ ધ્યાન કરવા બેસે છે વીસ થી પચીસ મિનિટ ફિઝિકલી તો બેસાય છે પણ તેજરીય ભગવાન महावीर નું કે શ્રીમદ રાચંદ્ર નું કે પ્રભુજી નું કોઈનું ધ્યાન જેતું નથી પછી બીજો કલ્પિત ધ્યાન લેતું છે આખો પાછો તે જાય છે કલ્પિત ધ્યાન કે લા આપણી કલ્પનાથી ગોઠવીએ તો કોઈ આજ્ઞાપૂર્વક કર્યું છે આજ્ઞાપૂર્વક પોતાને કલ્પના કરીને ગોઠવી ગોઠલ નારો પોતે ક્રિએટ કરનાર પોતે દ્રવી કેમરા ધ્યાન કરનાર પોતે પોતાની મેળે કલ્પના કરી અનંતે ભાવે એકતા દર્શન કરવા તો સંત તરીકે સતપુરકાર ના જ્ઞાની પુરુષ ના કહે અને મળે બાકી તારા સંસાર નો ભૌતિક સુખો મળે ત્યાં શું એટલે બધી સસન ને સસન જુએ તો સમજાય ને તને સસન છે એવું પોતાની કલ્પના કરવું એ બધું શું કહેવાય રોકે જીવે પામે ક્ષણ રોકાય નહિ કોઈ થી આ બધા છોકરા અમારી આમ કૃપા ઉતરે જો સસન રોકાઈ છે એક મિનિટ એ પણ ધારે પણ નહીં ગયો અમદાવાદ આજ્ઞા થી આ ચૌચ વર્ષથી તમે એક મિનિટે પણ આજ્ઞા ચાલ્યા છે એની આજ્ઞા મળે રોટલા મળેલી જાય ના ભાઈ એટલે મારું કેવું ગરજય પણ એનો એની આજ્ઞા કઈક પાડવી પડે પણ પેલા જે આજ્ઞા થઈ પેલું કર્યું હતું રિલેટિવ રિલેટિવ ધર્મ કર્યો હતો ને ઓછી મહેનતે વધુ ડોલર વધારે મહેનતે ઓછા ડોલર મળે એવું છે કુટુંબ જાણું ફેમિલી જાણ ફેમિલી જ ના પૂછ્યું તમને ચાલે બીજા લોકો ને પૂછવું પડે શું ના જતું રહે ના જતું કારણ કે આખા બ્રહ્માંડ નો અધિપતિ છે શું છે માલકીર્ધિપતિ અધિપતિ ખરાબર માલકી રહી માલકી નહીં પ્લોટ દેહજ મારો નહિ પછી પ્લોટ ક્યાંથી હોય આ દેહજ દેહ માલકી પણ ટાઈટલ જ નથી પછી પ્લોટ અમારે ક્યાંથી હોય હા બોલનાર તો કોણ બોલે દેશ માં લોકો અંદર બોલાય આત્મા છે બોડી દ્વારા બોલી રહ્યો છે ભગવાન વિજ્ઞાન જુઓ ને સારી ભગવાન નું બોલી શકે નહીં જ નથી આત્મા નોંધ હોય છે તમને કઈ દઉં સમજાય તમે કોઈને ઘર છે મિનિટે મિનિટ કેવું અને તેવામાં આવે તે પાછળ કોઈ જ્ઞાની કોઈ ચેકી શકે નઈ એક શબ્દ આ ચેકવા જેવી વસ્તુ ન હોય શું નામ છે શુદ્ધ આત્મા સંજીવ અત્યારે સંજીવ નામ નથી એમ કે તમે तर सुधार्थ तो नहीं पर भी तर स्वीाल बीजा सं रातोरा બાકી લિફ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જ માર્ગ ક્રમિક માર્ગ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જેટલા પરિગ્ર ઓછા કરે એટલે પરિગ્રહ વધારા સંજીવ ભાઈ પૂછે છે કે આપણને પ્રોગ્રેસ થાય છે કે નઈ કેવી રીતે ખબર પડે તરફ શુદ્ધાત્મા તરફ જવાનું આત્મા હોય તો કેટલો તાવ ચડ્યો કેટલો ઉતર્યો સુધી થઈ ગઈ એવું બધું ખબર પડે પણ પોતા પણ ના રાખે તો તું તો પોતા પણ રાખું છુ ને પેલું દાદા કૃપાળ દેવે કહ્યું સમજાવ ને ગર્વ નથી ગારોતા નથી પોતા પણ એના ગુડામ ગયા કહેવાય ગુણધામ ગયા ગર્વ નથી ગારવતા નથી અંતરંગ નથી અંતરંગ બીજે બધા બધા બહુ ગુણા ગયા પણ ગર્વ નથી તો એમ્મતા એટલે તમે આપણે એક માસ જતો હોય ને લાખ એક ડોલર મૂકીને આવ્યો લાખ ડોલર ગજરામાં ઉન્મત થઈ ગયો જેને આખ નું રસ્તા જે બાળક કરતા સરળ વધારે જેમ વધાર નથી હિમત નથી જેને આધાર જાત ને ભાઈ પણ જાત ની જરૂરિયાત સુગમ છે સુગમ છે નથી ભેદા ભેદ નથી પાણી મીલનું પાણી જાય ને એવું ગાબડું હોય છે મોટું તળાવ જેવું નીલનું પાણી છે જાય બધું એમાં ઉનાળામાં પિયાર માં અને એ પાણી છે કે ભેંસ ના ભાઈ ના હોય પૂછ્યું મેં ભેંટ ના ભાઈ ને તો ના દાદા હું ઓળખતો નથી એના ભાઈ ને કે ભેંટ ને ઓળખું પણ એના ભાઈ ને ઓળખતો નથી કે આપી દીધી મેં આટલી બધી બાર વ્યવહારમાં પણ આમ છે અંદર કે પેલું જેવી નાડે છે એટલે એ ભેંસ છે ઉનાળા હોય એટલે અંદર બેસી જાય ને એટલે અંદર બેસી જાય કાદવ અહી કરો ને એ કાદવ આટલે સુધી ફરી વળે બધો આખા શરીર પર કાદવ ફરી વળે એટલે ફ્રીજ માં બેઠો હોય એ લાગે પાણી તો આટલું પણ ફ્રીજ માં બેઠ્યું હોય એવું લાગે ને સમજો ને હવે પછી એ બેસ ને ભેની સાથે બોલાવા આવે કે લે બહાર નીકળે હે ટાઈમ થયો ના આમ બોલાય બોલાય કરે તો આમ જોયા ખરી પણ નીકળે નહીં આમાંથી ઉઠવાનું મન ના થાય ને ને એટલે પછી પેલો ગઢિયા કઈ કાચો ના ભાઈ એ સારું સારું ખાવાનો ટોપલો લઈ અને આવ્યો અને ભાઈ સારું સારું ખાવાનું હતું ને કે મૂક્યું લે લે લે ચેલું એમ જોઈએ પણ આના જેવું તો નહીં જ ને ઉઠતા જ નથી સમજતા ભગવાને કહી અમને કોઈ ચીજ ની ગારતા ના હોય એમને ગમે તેવા તમને આપો આખા આખા શિકાગો માં કોઈ વસ્તુ એવી નથી મારે કામ લાગે શું કહેવાય મને કામ લાગે મારે જરૂરી શિકાગો મને શું કરી શકે શિકાગો મારાથી આવે અને તમે જરૂરી કરીને કેટલા જ વડે લઈ જવાના કરી લઈ જવાના તો પછી શા માટે યાર ના છે હું તૈયાર યાર એવું કામ પણ હું એમાં શું રહેવું છે એક માસ હોય તો બઉ થઈ ગયું સર બોરસંદ એક માસ થી ના કરે ના બોરસંદ ને બે જોઈએ અમદાવાદ એક હોય તો બોરસદ બે હોય તો પ્રમાણ સરખું પ્રમાણ મુકદાદ પણ અમદાવાદ જોઈને આવે આ મૂર્તિ ની મારા હાથે પ્રતિષ્ઠા છે બોલી ઉઠે તે થાય અને તિરંગ્રેસ આપડા સાધુ મહારાજ કરી પણ બધું શાસ્ત્ર ના હતા એમાં શાસ્ત્ર એમને જરા સિમંદર સ્વામી વિશે કહે પૂછે છે એ પછી કુનકુંડા થઈ ગયા એમના પછી કુનકુંડા થયા અઢારસો બે હજાર ત્યાર પછી તો પોણા શીર્શંકરો થયા શીર્શંકરો કારણ કે કુનકુંદ્રાચાર્ય જે આખો ગ્રંથ લખેલો છે એમાં સિમંદર સ્વામી ને જે કર્યું છે ને સમયસા સમયસર જે ગ્રંથ લખ્યો છે એ બધું સિમંદર સ્વામી નું પરમેશ્વર ભગવાન જો તાર હતો જોઈન છે શું કયું જોઈન થાય ને કાર્ય થાય આખા વર્ગના પ્રશ્ન ના ખુલાસા કરવા પ્રશ્ન થયેલો ત્યારે બીજા ક્ષેત્ર માં સંજય કુજ્ય પૂજ્ય એટલે કનુભાઈ કે છે કે સ્વરૂપ નાનું કરીને સ્વરૂપ કરી છે તમારી દ્રષ્ટિએ જતા હતા એટલે હું જાઉં છું પણ તમારી દ્રષ્ટિએ નહીં તમે શું જાણતા ગયા હતા વાતાવરણ વાતાવરણ અત્યારે એવું છે માણસ આસપાસ થઈ શકે આ બે છે હા પછી જ્ઞાન મેળ્યા પછી ચોથા હાર જેવો થઈ જાય એટલે લો એટલે પછી કેવો થઈ જાય શું કરી સાહેબ લોભ કોને કહેવાય એ સમજાવો ને લોક માટે લક્ષ્મી નહિ વાપર્યું એમને લોભ શું કરુંક માટે આપડે અહીંથી પરલોક જવાનું શું કરવાનું છે પરલોક જવાનું માટે આપણે તૈયારી નહીં કરી અને અહીં જ પોતાને મોત્સ ગમે તે વાપરી રાખી એ લોકો વાપરે ના વાપરે તો એ લોકોલોક માટે બધી તૈયારી કરી છે તૈયારી કરી ત્યાં સુધી જગત ને આખા જગત ને ઊંઘે છે ઉઘારી વાગે ઊંઘે છે એમ તહેવાર કારણ તે જાણે છો કેમ કઈ ને સુખ થાય કેમ કઈ ફાયદો થાય એનું આ તો તમે લઈ ને છો દીદી આ તો તમારું બધું લઈ આયા છે અમારા માટે તમારે કશું કરવાનું નથી પલ્લોક માટે તમારે કરવાનું આ તો લઈ આવ્યા છો નિમિત્ત માત્ર છો ખાલી પાઠ બજાવો ખો ગમે તૈયાર પલલોક માટે કરો બધું લોકો ના માટે કરશો એ પરલોક મૂક્યા તમારા માટે કરશો એટલે આ લોકો મૂકે કઈ સારું કરોલો ચાર જગ્યા થાય ત્યાં આટલું બધું ભેગું થયેલું હોય કોણ છે મરે નહી બે ઉધાડા થઈ જાય બે ઉધા થઈ ને એ ખાવાનું પડતા હોય એમને આમાં લઈ આવે એ આ જગત નો નિયમ માટે તમારા હાથે છોકરો રાખજો અને બીજું લખવી હોય તે વાપરી અને છોકરા ને આપવાની ટિકિટ થી આપણે બાપે રસ્તે ચડાવ્યા એટલે આપડે રસ્તે ચડાવવાના છોકરા ને ધંધો કરી હાલ પછી આ છોકરા કઈ વાત શું તારું હંભાઈ લેવાશે શું કયું બીજું તો આપડે આપડી પણ સરપ્લસ એ બધું આપડે વાપરી આપીને કારણ જો સરપ્લસ માં તમને તમારા ફાધર સરપ્લસ માં મૂક્યા હોત તો બધી આવત હે સરકાર આફ્રિકા જતો હતો તેનો આઠ નો બાબો તે ગયા મારી ઉમેર બને ઉકીને એકદમ દબાયો મારે આઠ દબાયો એનું હું જોતી દબાવી બાળબતું કરીને એનો શ્વાસ નીકળી જાય જીવન કે જીવન તો હબળવું હંભળવું હોય ને તો એમ તો કેવો રિસ્તર હોય એમ માથે હાથ પેરીએ કરીએ તબળા પાડીએ આશક્તિ એકદમ વધી જાય ઘટી જાય પણ ઘટે વધે ઘટે વધે બધી આશક્તિ અને મારો પ્રેમ તરફ બધા ઘટી વધ લાગ્યો લેવો ને વધે જ્યાં વિષય છે તો વધઘટ થાય અમારે તો આત્મા તરીકે જો તમારા પેકિંગ સાથે અમારે લેવા દે કે પછી હોલાનું હોય કે એનું હોય કે મોજ નું પેકિંગ ના માલિક અને અમે આત્મા ના માલિક વસ્તુ ના માલિક મનુષ્ય નિરંતર એરિયા છે તમારી કોઈ ચીજ હોય ની પછી હા બેન તું સંભાળવા જોતો હોય ના બેન કારણ કે અમારી હાદી માં માયા જ ઉભી રહે અત્યારે માયા તમારે બધા માયા છે અને પછી તમારી માયા જશે અમે જ્ઞાન આપીએ ને તો અમારી આજ્ઞામાં તમારી બધી તમારે બધી જવાબદારી અમારી ચિંતા ના થાય જ્ઞાન સારી ગયા ને જવાબદારી કેવી પુરુષ કહેવાય આપતો આપતા પુરુષો ને કહેવાય રીતે વિશ્વાસ કહેવાય સંસારી બાબતો એમ આપો નહીં અને બેન મોક્ષ બધી વિશ્વાસ કહેવાય આપતા અમારી વાડી બધી આપતો વાળી કે બધા પુસ્તકો છે ભાઈ આપતો બુદ્ધિ અને શ્રદ્ધા માં હંમેશા ઝઘડો હંમેશા છે વિજય કઈ રીતે પામી શકાય ભી કે बंने वे हमेशा युद्ध चालतु आयु बे बुद्धि हमेशा तो, तो, तो बुद्धि नपम थे तो श्रद्धा जीते बुद्धि ना अपम करता रही पूरा रोज चढ़ाई चढ़ाई करो देखा है ના કહ્યું થયું બુદ્ધિમયું એ બુદ્ધિમય પછી પછી દરિયાળો બોલો અમે એવું ના બધી હા બુદ્ધિ ને એવું છે બધી આ પણ કાલે આપડે ટાઈમ ના થયેલું તારી ઈચ્છા મારે કહ્યું કારણ કે અમે નિષ્ફળ નહી થયેલા કેવું નિશ્રો ઘણા બાળા હિન્દુસ્તર માં શું સમજ પડે તારા પુદ્ધ માં નિશ્વ અને આત્મા નો શસ્ત્ર અને આ લોકો બાણ જ નહિ કે શિયા થવું પડશે આત્મા ની તને જરૂરિયાત નથી ખબર પડી ને અમે સસ્ત્ર કેવાય કેવાશે તારું કુદલું પૂજલ તને તને દગો દે છે આટલી બી તારી મારદત કરી કેટલી માલગત કરી છું માન વચન કાયા અને તેના સ્વભાવ ને યશવંતભાઈ આએ શું થઈ ગયો આ કે શુદ્ધ આત્મા આ બધા એ જાન ક્રિએશન શુદ્ધ આત્મા થઈ ગયો હવે તો બહાર પાર પૂછે કોણ છે તો तू ગઈ બહાર કોણ પૂછે કોઈ પૂછે વાત હા તો તો અસનભાઈ કહેવું પડે ને તો તો વ્યવહારિક રીતે અસનભાઈએ કહેવું પડે હા જૈને તને તો વ્યવહાર થી આપણે એ કહેવાનું કે આ બહાર વ્યવહાર છે નિશ્ચય નથી બહાર આ નિશ્ચય છે નિશ્ચય એટલે રિયલ નીચય એટલે રિયલ અને વ્યવહાર એટલે રિલેટિવઈન્ટ યુ આર સુધાર ઇઝ ધી પદલ ઇઝ સેલ્ફ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ પદલ વન રિલેટિવ ખાલી વ્યવહાર સાચું આ તું તો આ જ અને તું તો કેતો હતો હું જ એક્સપ્રંત હું જ એ ભ્રાંતિ થી ભ્રાંતિ ગઈ આજે અહંકાર ગયો નહીં એ અંકાર ગયું હતું હવે તું એટલ તો તારું વ્યવસ્થા પણ તે શબ્દ બોલ્યા મારી પાછી મળે બોલે સાધ કળે રી વાત બંધ થવું જોઈએ નિરંતર રહેવો જોઈએ ચોવીસે કલાક રહેવો જોઈએ સાહેબ સમ કેવાય પ્રતિથી નિરંતર પ્રતિથી નિરંતર લક્ષ્ય શું કયું બોલે હું પાંચ વાક્યો આજ્ઞા તરીકે આપવાનું છું તમે તમારી જોડે ફરી આવવાના નહિ ને એની એની પરના તારે ખબર પડી ને એટલે આ પાંચ આજ્ઞા આપું છું તે તમને એ આજ્ઞા આપશો એટલે મારી આદરી શ્વાસ આપે શું કયું ને આજ્ઞા આધરી હોય તો મને કેવા જેવું છે હરિયા આ બે આજ્ઞા પાડવાની બાય રિલેટિવઈન્ટ આ ગાય ગાય ને શું કે છે ભાષામાં શું છેટિવઈન્ટ ગાય બાય રિયલ વ્યુ પોઈન્ટ સુધાર્થમાં શું કહે પછી બકરીટિવઈન્ટ બકરી બાય રિયલ વ્યુ પોઈન્ટ અને ગુલાબ છોડ By relative point, by real point, The જેને આ પથલ ફોલ થયું ત્યારે પધલ ઉભો થાય અને આ પધલ ફોલ ના થયું હોય તે બધા આ પધલમાં સાદું હોય હોય બાવળો હોય બધા હિમાલય માં ભટકતા હોય કોઈ પણ પરિસ્થિતિ છે કેવું છે અને આ સમાધિ થાય નહી નિરંતર સમાધિ રાખનાર વિજ્ઞાન તારે ધોલર ના ધંધા કરતો જજેવા ને આપડે નવો માલ જોઈએ મેં બોલતા આખાતા બતા હું આપી દેખેગે આપીજ હમ બોલતા આજ્ઞા થઈ કહી કહી તો ગાય ભેંસ માણસ સ્ત્રી બધા માં રિલેટી દેખાય અને અંદર ની વાત સી રિયલ વ્યુ પોઈન્ટ દેખાય બે જોતા જોતા ઉપયોગ મૂકીને જોવું પડે એમ આવે ગપુ ના ચાલે શું કરવું પડે હા તું જાગ્રત થઈ ગયો પાકો વસાર હોય ભસ્મિભૂત થાય જ્ઞાના અગ્નિ થી ભસ્મીભૂત થાય બીજી કોઈ અગ્નિ એવી નથી કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની ભૂલ ખોટો વાળી પાપ નો માસ કરી ના છે બાકી દરેક પાપ ભોગવવું પડે એટલે સારું છે આ કામ થઈ ગયું માટે હવે આ બેન્ડલ હોય હેન્ડલ માર ન કરવાનું પછી ભૂલી જાય કે ફરી ધ્યાન રાખવાનું ઉપયોગ એટલે જાગૃતિ છે પણ કદી અંદાજી ની અવર છે ને એટલે આમ જોતા જોતા કરવાનું લાઈટ ના મળે એનામાં સુધાર્થ અને બે ઉજવાય બરાબર હાર ક્યાં હારિલેટિવ પણ નીચે આપડે શબ્દ બોલવો નહી કારણ કે હા એ બહુ હસી પર બહુ એ ચઢેલું છે શબ્દ બોલ ને એટલે આપડે વાત ક્યાં પૂછું છું બધા દુકાન કર્યા કમાયા ધંધા ક્યા એ ધંધા ગયા મેં ખાના ખાયા મેં એ નિંદ લીધા દાદાગુરુ પાસેથી બોલાય ને બે જ્ઞાન માં બોલાય ને અવસ્થા માત્ર કુદરતી રચના હવે આ કોણ ચલાવે છે ભગવાન લેબર નહી કરશે ને ભગવાન છે ખાલી એ નાસા પરમાન જ્યોતિષ સ્વરૂપ માં જીવકી અંદર બેસ કે છે આવે ને તો આખે દેખાય રિલેટી અને અંદર ની વાત ખેતી સમજે કોણ ચલાવે છે કે વ્યવસ્થિત નામની શક્તિ છે ગુજરાતી વ્યવસ્થિત કરું છું ઇંગ્લિશ માં સાયન્સ ગુજરાતી સારું એટલે વ્યવસ્થિત શક્તિ શું કરે છે સૂર્ય ચંદ્ર તારા બધી હરેક ચીજ વ્યવસ્થિત જ રાખે છે આ દુનિયામાં જાતિ અનાથી ચારે છે વ્યવસ્થિત રાખવું વ્યવસ્થિત શક્તિ નું કામ જ વ્યવસ્થિત રાખવું બરાબર ને અને જગત આ વ્યવસ્થા કરવી છે એક જગ્યા એક જગ્યા ને છે એ છે તો જો કુત આની ભ્રાંતિક ભ્રાંતિક ક્રિયા કરતા એટલે ધાર પુરછા કહેતા ધાર પુસ્તાર કિસ્તુ બોલ રહ્યા કે જાવ હાથ કીર નહીં ખીર કહી ગુડી કોઈ ચીજ નહી છે आप एक ज्ञान ले आ रही वो भी प्राजी पूछताछ तो पूछताछ आपने एक ज्ञान ले के बाद मन में जो भाव रहेगा बहुत